એની ડિફરન્ટ આ રીઝનેબલ એક આ રીતે સાથે હોય અને તમારા કેવા પ્રમાણે સમય અને સ્થળ એ બે સેપરેટ એક્સોલ્યુટ છે દ આઈન્સ્ટાઈને તો એમ કીધું છે બહુ મોટી મિસ્ટેક કહેવાય તો એની નથી એમ કેતો એ કે છે મારી સમજણ જુદી પોતે આગળની વાત તો અમે પૂછજો હું જોઈને આવ્યો હતો તો બોલડી હતી જ મે ક્યાં ની કાપી નાખી તા બાપ મરી ક્યાં બધા પેલો કાપી નાખ્યા braje hai man jo hai na dehu dikhaye cheu kai ye enemy kai bol rahi hai she betaine's last list <laughs> said that so far as reality's concern i am utterly pleased yeah, with all world yeah, he said that he yeah. is very he was very so um, humble about it yeah he tellala bolai ka nahi us pe સમય સમય <laughs> <laughs> પદ વિશે સમય જાણવું છે આ જગત પરિવર્તન પણ ના કરિવર્તન સમજાતા જાઓ એક પરમાણુ એને બીજા પરમાણુ થાય સમય આપડા પડ થી બહુ નાનો નાનો ભાગ છે પછી આપડે જાડો ભાગ છે એવા સમય બધા બહુ ભેગા થાય યા તો બી ફળ થાય ને પછી બધું આગ આઈ તો વોટ अबाउट વેક્યુમ વોટ ઇન વેક્યુમ દાદા એ ઓકાફી કે બજે વેક્યુમ વિશે પૂછે છે દાદા વેક્યુમ શું છે આ દેખાય છે બધું ઓકાફ ઇનિસ ઇનિસ વોલા વોલા એ છોકરો કમેન્ટ કર હવા છે તો પછી વેક્યુમ કેમ કહેવાય હે હવા લોક નો આકાશ વેક્યુમ છે હાઇડ્રોજન નો હાઇડ્રોજન બી ના હોય કોઈ બી ગેસ ના હોય એક મિનિટ આ લો ના આત્મા એની કે મેટ કે યુ ક્રિએટ ધેટ હિયર ઇન લેબોરેટરી પણ એવું હે લેબોરેટરી માં ક્રિએટ કરાય ના તો લોકો માં કે જો પ ગયા હોય તો કોઈ તો હું તો લેને ના ના કે ગયા જ નથી ચંદ્રલો ચંદ્રુ પોતાનું વિમાન છે આ વિમાન પર પીડી ચડે પીડી પછી તે આપડે અહીંયા આજ બધું કેટલું મોટું જંગલ હતું તો એના બાપે સુધી તો અહીંયા કાઢ્યો નથી પાસે કાચરા અમેરિકામાં શું કામ છે એક વાત સુર મેરી વાત સુણો અરે ક્યાં હે બાબુજી આપતો અમેરિકન લોકો શાંતિ આપડું લે શબ્દ ભારો શબ્દ નું બી નીકળે ઝાડા રાત બધું આખું મુશ્કેલ વર્ગ બધો ના બોલ ના શાંતિ આપેલી વાર ને માને એ લોકો અહંકારક જ ખાલી જળ જો નું આ પાવર હતો લડ્યા કરતા કુવા બંધ ના છ વાગે લડ્યા જ કરો શું ફાયદો કર્યો આપડે બધા સારું થયું કદાચ પ્રતાપ બધા કુવા હગાયા છે આ કાશી ના કુવા જ બધા હગ્યા અમુક કશું ધબવું ના રહ્યા અંગ્રેજ બધા કરવી પડ્યા માથાપુ બધી આમ નઈ અમેરિકા લઈ લીધા આપણો દેશો અજ્ઞાન જ છે ને અંદર અંદર લડ્યા કરે છે આજુબાજુના બધા દેશો હિસાબ આપણે આપણને છૂટ છે આપણને કેમ છૂટા જ અમે શું રાખાય નહીં ઘડી નવરો પડ્યો સુખી થયો ચાલે તો બઉ પૂંછાયેલું ચારો ભૂલી ગયો કકડા જ કર્યા કઈ કોને તો ગુમાન નથી અને જે દેખ્યો એને જ કરી દે બધો ભલે નિમિત્ત જે નિમિત્ત છે આટલી અધુગતિ કેમ થઈ ત્રે